યા યુ આર નોટ ધ ટ્રુ ઓનર યા લો યામ બે બેરાઉં પેરાવાલે ja ja ke corona ka corona ka tu atma le le dia de apta dia ha o to kale to re bolo wala ek digar wala na wala nahi hai abhi nahi hai abhi nahi hai એટલે બધા આંગ્રા ના ભાર બધા કઈ નથી અમુક ખરાબ બરોબર છે ફોટી વાળી જાય ને મોટું દુનિયા ભાઈ એ તો મોટા માં મોટું ધન છે હા બીજું દાંત ઉપર હતા એ કપડા ભરતો રાખી દેવાના કપડા ભોડતા રાખી દેવા મારે બે તો હી ગરજી જાય એની એક ની કોરાઈ દીમ બહેન ને રા પાંચ આડી ન પાળો આદાયા હે કાકા તો બોલા તો જ દે ગો આમ આમ આપડે જાણું હું શું સમજ માથે દાદા છે તમને લાગે છે રે કે તમને લાગે છે ફанта વેન હા ફанта વેન ફанта ને કે હું ફантаસ્ટીક લાગે હું જુન તોય ગયો આવડે નકર એ બધાને એવું લાગે મને કહેવા લાગે હું બધું જગત છે સામે જવું હું વર્ષોથી છે હું કહી શકું છું કે કહી શકું છું લાગે હું વાત ન ડાલું છું કે તમને સૌ આપડે લઈને આવ્યો ને એવું લેલાય પોણી બોલ્યા છે અને પહેલા કે રામ દેવળા સુધી ગયા આ તો કે ભળા દેણી ચા તો ફૂટો આ કહેવાય તો બળા ફૂગળ છે અને એ જના છે તાદિયે વેલા રે જેસે કો મળે તેસે જેસે કો મળે તેસે એના જો છે તેસે કો મિલો થાય એટલે થઈ ગયા આ દુનિયામાં શક્તિ આવો બધું સાયન્ટિફિક સરકમ એવિડન્સ ના થાય થાય છે બરાબર બેઠા થાય એ બાબુ કરે આપડે કઈ પૈસા છે બધું ખર્ચે ચાર પાણી બાપુ ની કઈ સાધન છે સબજત છે થોડી સાઈ છે કેમ થાય આ તો બધું તમે લઈને આવ્યા હતા મહેન્દ્રભાઈ જય કૃષ્ણ જય કૃષ્ણ ચા પાણી કરીને સમજાવ્યું ને પરીક્ષા એટલે આ જગત માં આ બધું રિઝલ્ટ છે જન્મ મરણ સુધી બધું રિઝલ્ટ છે પરીક્ષા ગયા થઈ ગઈ જગત દેખાય છે નિમિત્ત ભરે બિચાર સમજ ભર્યું આ વિચાર્યું નથી વર્લ્ડ ઇટ હેપન કર્યું છાતી કાઢવી આપડે ઇરાદાપુરપુર દેખાયા છે છાતી કાઢવી એક વાગી ડાક્ટા પ્રારંભ દાદા થયો છું એટલે કહું છે ને બાબા નાના છે લોકો હંકાર કરી ન કરે રોજ બાર લક્ષ્મી ભલે લોકોને કોટા કોટા લાગે ભાઈ લઈ લેવાય લોક કહેવાય રોજ બાર પાપ અને એક ના હોય એટલે કોઈ ગયા બરાબર બરાબર બાપુજી કરેલા છું સંજોગો હતા તેનું સંજોગો કરે મા એક ડાક્ટર એના હતા પંચોતેર થયા મળ્યા છે પંચોતેર ના થયા ત્યાં મળ્યા છે દાદાજી સારી છે પણ એમ અરે યુરીન નું મને દુઃખ જે થયું છે તે ટીપુ પણ યુરી પડતું નથી આ સમાજ થી થયું એ તો ના ચાલે ભગવાન આ ભગવાન ગપો બારો છે પેલા કે ભાઈ ભગવાન ગપો બારો છો શું છે ભગવાન વિચાર ભગવાન હજી બચાવી બગાડ્યું અંતર ભગવાન ભગવાન પાસે કરે આવું થયું મેં કર્યું અને કોટ ઉત નાખ્યું પાર બના તમને ગેર આવી ગયું ઘેર સુધી રૂપાલા મારા ગયા બરાબર શું થોડો થયાક ના થાય કેટલા ટકા થયા સમજણ માં એસી ટકા અનુભવ આવી ગયો જેમ સમજણ વધતી જાય કામકાજ ના જ આપડા મન નો દોષ એ દ્ઞાન હવે આપી આવ દાખ તરી ઝંઝાળ છે તે આપડે ઉભી કરી ઉભી કરી નાખે આપડે ગતિ કરી થઈ ગઈ એ થયા હતા છૂટું હોય છૂટવાય નઈ એમને કફાવત પડે નક્કી કર્યા વાત ચાલે મારે સચી રા જવું પડે નંબર એટલે આ જગત છે ખાલી હંડ્રેડ પર્સન્ટ ઉત્પન્ન ઓછા થાય છે અને થાય છે કપિલ ને થાય છે ને તમે સુધાર્થ ના થો તમારે ના થાય કપિલ ને થાય છે તો ભરેલો ભાગ ડિસ્ચાર્જ એ મને પૂછીને નહિ ભરેલો મને પૂછીને ભર્યો હતો પૂછીને ભરેલો ભગવાન કચરો નીકળ્યો દાદાજી મળી ગયા હાઈ દાદાજી મળે કલાક દાદાજી મળે એક કલાક કરોડ રૂપિયા કેતો દાદા સિંધે ચેક બોલે આનંદ થાય એવું ખુબ આમ પ્રત્યક્ષ અનુભવ ગયો ને દોડ સરીટો કીએ તો એના Good. What does the ambulance have to do? What does it get then? No kidding. What do I why? This is the first guest then coffee very slowly sir. પૂછી લોજન છે પરમ કૃપાળું પ્રત્યક્ષ પરમાત્મા સ્વરૂપ દાદા ભગવાન ભક્તિભાઈ નું ભ્રમ ભ્રમ નિશ્ચિત બેસું ગુરુ જાણતા નહી બ્રહ્મ ને અને સંબંધી જાણતા આપડા વૈષ્ણવ ના પડે તારીખ અઠવાડિયું અઠવાડિયો પણ આવે આપડે કોઈ નિદા પડવાનું આપણા છે તારા આપણા સંજોગમાં છે તારા આપડા વૈષ્ણ શીખાયેલું ભાઈ બીજું ભ્રમની હું ગુજરાતમાં છું જે પેલા હું હું સુષ્ઠા હતી જે નિષ્ઠા હતી પ્લસ સુધરાત માં નિષ્ઠા બેઠી નવ્રમ થ્રહ્મનિષ્ઠ બરોબર બીજો પ્રશ્ન મન નધર ફાધર કોણ હોય ધી ફાધર મધર ઓફ માઇન્ડ મન થાય આપડે ઘડિયા ઘડિયા મન ફા મજા એપિનિયન આપવાના બંધ કરે બને આપડે થયું કરું નઈ એજન નથી આપણું ઇગ્વજન થી માલ ઉભું થાય પૂછાય મને ના તે એવું બોલીએ મને તો મારા વ્યુ પોઈન્ટ થી ખાલી લાગત ને હું જે કઉ છું ઓલ વ્યુ પોઈન્ટ નથી એક દ્રષ્ટિકોણ વાત બીજા બીડી જ નહીં લાગે આપ <laughs> <laughs> <laughs> જે ભાષામાં ભાષા બોલ્યો નહી બોલ્યા નહીં આપડે છે પણ બરાબર સીધું અંતર્ગતિ એટલે શું અંતર્ગતિ એટલે શું કહેવાય પછી વાત ખ્યાલ નથી આમાં બીજો જવાનો પછી રત્નગ્રહ એટલે વાતો પુસ્તક બધું વાત જ કરી ને પુસ્તક માં બહુ ચાખાઈ ગયા જબરજસ્ત અંતર્ગત આપો ને ભસ્મગ્રહ એટલે શું મહાવીર ભગવાન થયા ગ્રહો છે તેની અસર થવાની હતી ને લગભગ ત્રણ હજાર વર્ષ એની અસર રહેવાની દેવ લોકો એ કહ્યું કે વીર આયુષ મિનિટ વધાર જો વધાર્યું હોય તો દુનિયા દુઃખી ના થાય એકદમ એવું બન્યું નથી બનશે નહી એવું તો ખૂબ જ બોલ્યા એ બન્યું નથી એ બનશે નહી જેમ છે તેમ કરેક્ટ રહેવાનું એમના ગયા પછી તૈયારી સાહેબ એટલે જોઈ સમજ પડી તો પ્રશ્ન બુદ્ધ ભગવાન બુદ્ધિ ના છેલ્લા વ્યવહાર માં અટક્યા એક જ્ઞાની ના થયા તે ભગવાન કહેવાયા એ સમજાવે એટલે ભગવાન બુદ્ધ ભગવાન છેલ્લા માં છેલ્લી બુદ્ધિ બુદ્ધિના આગળ વધાર તો જ્ઞાન માં આવે આગળ વધી શક્યા નહી આજ્ઞા પાડો તો એટલે બુ પૂણા ઉઠી થઈ બધા લેયર પેલા મન ના લેયર થાય છે બધી દાદાજી મરી જાય વચ્ચે બે હજાર બેઠાજી બાજુ માવી બેઠા હોય એ સમજાવી કે બેઠા હોય અને આ બાજુ બુદ્ધ બેઠા હોય બે જણ બેઠા જોડે અને ગામ માંથી એક માણસ ને શરીરે કાપેલો કઈ થાય બુદ્ધ ભગવાન ને થાય હશે સાહેબ બુદ્ધ ને શું હશે સાહેબ બુદ્ધ ભગવાન ને ખુબ ભગવાન બુદ્ધ ભગવાન બુદ્ધ ભગવાન બુદ્ધિ એટલે એટલે બુદ્ધ ભગવાન પોતે થઈ જાય પેલા એ જોઈ ને એમને દુઃખ થાય બુદ્ધ ભગવાન એમની ઉપકાર એમના દુઃખ ને બતાવે પોતાના દુઃખી ક્યાં મરી જાય આવે એનો ઇફેક્ટ ભોગવી રહ્યો છે અને પેલો માસ્ક કોષિત કરી રહ્યો છે બેની ઉપર કરો ના રાખે એ બધું અનુસૂત થશે વાત લોકો કે છે ને જેમ બનવાનું છે બન્યા કરશે ભગવાન પણ એવું ના કેવાય તો હું તો કહ્યું ને એ બંધવા ગાડીઓ ચલાવ ચાલો થવાનું છે થવાનું છે ગાડીઓ બંધો કે ચલાવો ચલાવે ખરા ગાડીઓ લોકો આવું મારી બેઠા બધી એ વાત ખોટી વ્યવસ્થિત એવું નથી શું અથાય ગમે તેમ ગાડી ચલાવે અથવા કોઈ સુસાઈડ કરે તો એ શું કેવાય વ્યવસ્થિત ના કેવાય દાદા એમ કહ્યું કે ગમે તેમ ગાડી ચલાવી હોય તો એ વ્યવસ્થિત ના કેવાય કોઈ પણ જાતના સાવધાની પૂર્વક ચલાવી તો વ્યવસ્થિત કેવાય પણ ધારો કે કોઈ સુસાઈડ કરે કોઈ એમ જ ગમે તેમકે તો એ શું કહેવાય એમ કે કોઈ ગમે તેમ હાકે ગાડી ગમે તેમ આપે કોઈ આપઘાત કરી નાખે તો એ શું કહેવાય વ્યવસ્થિત કેવાય કે નહીં કરી ને ગાડી ચલાવી સાવધાની પડે છે એમને એમ નઈ પછી અથડાઈ ગયો ગઢવા પાણા રાખે પૈસા નથી સમજતા નથી ભણ વગર ના બાલી સાધુ સમજાય છે ને અને યાદ તો આત્મ આપનો કબૂલ કરે એવું હોવું એવું ગંભીર કે કલ્પિત ના હોવું કરતી થોડું કામ લાગે એક હા એ ફાઈન અને ભાવ પૂજા એટલે કેટલા દેખાય બે હજાર થી પૂજા બે માં ઉત્તમ પૂજા કઈ દ્રવ્ય પૂજા ને ભાવ પૂજા એ બે ઉત્તમ કઈ ઉત્તમ ભાવ પૂજા દરિયે પૂજા કરતો એ કેવા ગયો હોય ના હોય ભાવ પૂજા ગઈકાલે આપડે નથી કર્યું સામાયિક એ દોષો દાદા બધા માફ કર્યા ને વિષય સંબંધી તો કે સામાયિક કર્યું એટલે દાદા બધા દોષો જોઈ આપ્યા ને તો હવે એ દોષ કે આપડે ભોગવવાનું રહ્યું નહી ને દેખાયા એટલા ગયા આજે આપડે હિંસા ની કરીએ અમદાવાદ જેટલા દેખાયા એટલા ગયા કે નહી દેખવા દે ગયા તા દેખો તા હિંસા ની સામનાઈ કરાવે કે એમાંથી અમે છૂટી જઈએ તો બધા જળ પાન ઉપર જીવ ઉપર જીવાત થાય ને બગીચામાં જળ ઉપર પાન એના ઉપર જીવાત થાય તો દવા છાંચીએ અથવા તો બીજા પાસે છંટાવડા દાદા આ તો નેબર આવીને કહી જાય કે હવે દવા છંટાવ મારો છંટાવી નથી પણ નેબર પાછલા નેપર આવીને કહી જાય કે આની ઉપર સારા ક્રેપ થયા છે હવે તો છંટાવડા મારી જાય વિનંતી કરીએ મારી જાય કાયદો છે વિનંતી કરીને તો શું થઈ જાય જોડે આ પીડા આપડે છે ચાર આજ કરવાની અમાર જો કઈ ચીટકા આજુબાજુ બહેનો ખે ને એ કોઈ કદાચ હોય ને ચાર કરે બધું દા ને કઈ નકાન રાતે ભોકાઈ રહ્યા છે માલ જીજું ખાતું નથી એનું ઘોરા અને એ શું કહે છે મકાની કે તું જાગતો હોટલમાં જો ભોટ બનાવી ખાઈ જવ ઊંઘી જાય તું જાગતો જાય જો તપ પ્રકાશ થઈ હાથમાં ને કઈ દો ને કાઢે જુદા રસ્તા કરો આ બાજુ दे दे ना रे का जीव है लेके अबरे नहीं खा तो है सारा रस है हो ले ना तो थकी ले ना अब बैठ चल ले बाबा ले ले दो दादा बाबा ले हवा हो ले ले ले ले ना मैं था मैं मैं रुको બધા કે છે એમાં સ્વતંત્ર જીવ ખરો બહુ એક જ એક જ થોડો સંજોગ થી જીવ બે બીજું ભેગા થાય જ નહીં કેવું પડતો એમનો પ્રશ્ન છે આપે જોયું ને કે વીરિયો અનેક જીવો હોય છે જોકે માતા નું રજ અને પુરુષ નો બે નું યુનિયન થાય એટલે એમાંથી પછી ગર્ભ બંધાય છે એટલે નવું બાળક ત્યાં આગળ જન્મ લે છે તેમનો પ્રશ્ન એવો છે કે આ વીર્ય જીવ હોય અને પેલા બીજ જીવ હોય એ બે જીવો શું થાય છે વીર્ય માં જે જીવ હોય અને માતાના રજમાં જે જીવ હોય તેનું શું થાય પછી બીજ હોય છે અને બોડીનું બોળી નું કરજ નું બોળી નું બે જેવા થાય બોલી થાય છે બાળક જે થાય એ બાર નો જીવ કે એ જીવ એટલે કે જન્મ થાય છે બીજો જીવ આવીને ગપ્પા મારા વાણી નું એક જગ્યા એવું છે લોકો ઊું સમજાવ્યું છે કે શ્રીમંત અને પછી પહેલે જ દિવસે મા બાપ ના સર્યો બઉ જીવો પણ અહીંથી જે નવું પહેલા થાય ને એ મૂળ જીવ મૂળ જીવ મૂળ આત્મા એ બધું આપડા બધા ધર્મ આ જીવો છે સમજો ને પણ પેલું મૂળ આત્મા ભેગો થાય એટલે પેલે જ દિવસે વીર્ય અને રજે ભગવાન સત્તા હાથે જ્યાં મૂળ આત્મા બેઠો ને વીર અને રજેવું ભૂગ્યો ભૂગ્યો હોય ને હાથમાં ભૂખ્યો રહી શકે નહીં દેહ ના હોય અંદર જાય ખાઈ જાય ખાઈ જાય મળે ખરાબ જાય ના રહે અને પછી ગોળો મારી જાય